પદ પ્રાપ્ત થાય નામકર્મ જ ઊંચું હોય તે જાય ઉમર હોય તો આવે ભાઈ અને મોટી મને થાય આવો આવો કરે એ આદય નામ કર્મ હોય કેવું હોય આદય નામ કર્મ જિંદગી પછી યશ નામ કર્મ હોય કિંમતભાઈ કર્યા હોય તોય લોકો મને કહે તમે જ હું ના થોડું દુનિયા નથી કર્યું તોય લોકો કંઈક મને કર્યું તમે કર્યું હું જાણ કોકણો કોકણી મીઠાઈ આપડે ખાઈ જઈએ પેલો મને દસ આપે તેને મીઠી કોકલી ખાતા જાય બરોબર ને હા એ કહી દઉં મેં કરે હાથ ગાલુ નઈ કામ થઈ જાય એટલે યશ નામ કર્મ આ નામ કર્મ બધા બહુ જાતના નામ કર્મ આંગ ઉપાંગ નામ કર્મ હોય કદરુપો અંગ ના હોય કેવું એવું બધું માથું બધું કદરુપુ ના હોય નામ કરવું હોય કેવું ચિત્રમાન બઉ સારું હોય આ તો લક્ષણ કહું છું મોટા જે જવાબદારી પોસ્ટ પર કોણ આવે છે પછી બીજું શું લોક પૂજ્ય ગોત્ર હોય કેવું પૂજ્ય હવે લોક પૂજ્ય એટલે અત્યારે કઈ પૂજા જતા નથી પણ લોક નિદે ના હોય કલયુગમાં એને લોક પૂજ્ય કરાય છે ગોત્ર આવું હોય પછી નામ કર્યા હોય અને વેદવી કર્યા હોય એટલે બધું આવા ગુણાકાર હોય તો કામ એ પદ આવે છે એટલે હું કહીએ મારી જાતે રે આ બધું સુરત ના શીખ ને કારણે આ જ્ઞાન પ્રગટ થઈ ગયું સેના આધારે ચાલે છે કેવી રીત છે બધું વિજ્ઞાન બધું દેખવા જોવામાં આવ્યુંટતી નહીં આમદની વાંચતી શું દશાઓ તમને બધી થોડા વખત સપનાવત થઈ ગઈ હશે ને તમારી પોતાની જે દશાઓ હતી તે વખત તે પછી સ્વપ્નવત થઈ ગઈ હશે ને દશાઓ કઈ દશાઓ સંપૂર્ણ જ્ઞાન દશામાં ત્યાંથી હવે જ્ઞાન દશામાં રહેતો ત્યાં વડોદરામાં બીજા બધા સરકાર આ કરે મૂળ પેલો પેલો પેલું કારણ તો ખરું હતું માન પોસાય માટે બોલતો હતો હું શું મારું માન પોસાતું હતું કઈ કોઈનું કામ મેં મફત નહીં કર્યું એના બદલામાં માન મારું પોસાયેલું છે એટલું સમજ એટલે દરેક બધું નથી ખબર પડી કે ભાગીદાર ને કલુભી ના ફાધર ને જ્ઞાન ફેરફાર કઈક પડેલો અને પછી ચંદ્રકાંત ચંદ્રકાંત મને કે છે દાદા ચંદ્રકાંત હું કાકો થઈ એટલે રણછોડભાઈ ની તબિયત ગરમતી દાદા ખાના હું જોવા જતો રોજ ભત્રીજો ખરો ને ભતીજા થાય ને પણ મારા જ મોટા પણ છતાં ભતીજા થાય જોવા જતો રોજ ચંદ્રકાંતે કે દાદા તમારી પાસે કઈ જ્ઞાન હોય તો અમને કઈ દેખાડો ને કે છે તારે જ્ઞાન શું કરવું છે કુતકાલે પેલા પેલા વાળ તો જ્ઞાન તો સાંભળવા ગયો હતો ક્યાં ગયો હતો ને તારે જ્ઞાન શું કરવું છે तो हाँ भाई लाए मैंने शे लु मैंने क्या करो तो क्या ना दादा मैं ज्ञान जाए तू जा लू है ये मैंने कह मृप्ति थती मृप्ति थाय मैंने क्या तारी प्न है ये मैंने सी रीते खबर पड़े मैं तेरे अमने खबर पड़ती नहीं क्या लगे ख ज्ञान से पर मन सी रीते खातरी दादा दौल मारी तक खबर पड़ी जैसे दादा मैंने आसो हूँ तो पड़ी जाऊ मू थे मैं जाते आपू पड़वा दू जात तारा सुखने ते खातरी તેથી પડવા દેવાનું નહીં તને તું તું મારા છોકરા ને છોકરો એટલે હું તને જારી રાખું ને તું મારે દાદા બીજો કઈ ઉપાય બતાવો એટલે પછી જતા સત્સંગ નીકળ્યો નઈ એ કલાક એવો સત્સંગ નીકળ્યો હા એ રાઈડ થઈ ગયું સત્યકડા દોડતા આવ્યા आगे कहते मन वचन काम सर्व मयापण कर चार वर्ष मरी गया कणु भी थे, कणु भेद નહીં તો મારે એક લોકો ની કહેવાની જરૂર છે પણ ચંદ્રકાંત ના મનમાં એમ કે આ લોકો નું કલ્યાણ થવું જ જોઈએ આવું ઓછું જ્ઞાન છે તો લોકો નું કલ્યાણ થવું જોઈએ એટલે ચંદ્રકાંત મે કાયદો કરી બીજો કાયદો કરો એના પછી બીજો કાયદો કરો કાયદો કરો હજુ મેળ છે આ તો મારા અનુભવ ની ચોખા ના આધારે મૂકેલું છે વાંધો ફક્ત સ્ત્રી પુરુષો બે ભેગા થઈએ જ છે ત્યાં આગળ દ્રષ્ટિ નો બગશે તો દ્રષ્ટિ દ્રષ્ટિ બગડે તો પ્રતિ કરી લેવું એટલો જ વાંધો બીજો કોઈ કારણ કે શાસ્ત્રકારો કહ્યું છે જગતે કહ્યું છે કે પેટ્રોલ ને બે જોડે ના મુકાય આપણે જોડે બને છે ત્યાં આટલું જે ચિંતા ના કરવી જોઈએ ના કરવી જોઈએ કારણ કે બહુ સરસ છે પ્રતિક્રમણ સાધન આપ્યું છે મેં પ્રતિભા સર દર્દી પગી પ્રતિક્રમ કરવું સ્ત્રીએ સ્ત્રીને પુરુષો ને પ્રતિક્રમ કરીને જોખમદાર મારી તને પ્રતિમાન કર્યું મારી આજ્ઞા પર ઈમારત દોગમદાઈ પર ઈમારત પડી ડાકરો સુન તો એ આજ્ઞા દીધો દોગમદાઈ રાકે કાય બચ્ચુ મારી આજ્ઞા પર ઈ દોગમદાઈ એવું કે તો આથી નિમ ડાકરો પ્રોટોલ એટલે તો ગઈ મોર ને નાવડું ને જી જાય આવડે બોલ આવડે આવડે તમે પ્રતિદિયા આક્ષર કર્યા વરિયા વરન સિંગલયા મુઠી સુખ જોઈએ છે અને નાળા જોઈએ છે બીરુજી પાક પગળી લીધું જો નાયાજી મને આવતો દીપાજે પાજા કે મે આવતો પાકા જ ને બોલો આપલો જ કે હા પાકા કેલા એ તો કે બોલે બે પ્રતિગુ મુઠી સુખ જોઈએ અને નાળા જોઈએ એટલે સુ બરાકું બ્રહ્મણ આવી ગયો અમાકે બ્રહ્મણ સુલે મુઠી અમીર બ્રદર થી અમે ભૂલ કરી એવા કાચ્યા ની કાતા એ લોકો એ દર ત્રાસ થી કરે છે ને ત્યાં કાતા ને આ પ્રવચન નથી લોથન દેખાડે ત્યારે થાય કે લોટન દેખાડ્યું કે લાગ સદા આદમય અને બતિાયને તો જ તેનો અવરોધ મળી જાય છે ને તો આવી એ ન આ હાથમાં છે ને આ સુધી જે જજમાં દૂર જજમાં તો બધા કર્મો પ્રતિરૂપે ન ના બધા કર્મો બધા ઉશ્નીક પ્રતિરૂપે જ ન બળદ નહી ન નહી કરી કરવાવાનું ભયંકર કરે બધી આખી આખો યોગ મૂકેલો હોય એનો શું છે ડાક્ટર મેં તમને પ્રશ્ન પૂછાયો થાય ના પૂછાય દાદા ને હું તો આવું જાણું ને તમે ત્રીજું નેત્ર દેખાઉ મહાદેવજી નું ત્રીજું નેત્ર દેખાડ્યું પૂછજો તમે પૂછો તો તમારા માણવાનું મળે આપડે અવિનય નામનો શબ્દ નથી વિનય રૂપ નો જ આપડે ધાર વિશે આપડે તો પૂછે ને અવિનય એવું આપડે કેતા નથી ખોટું પૂછે ખોટું જ તોફાન એને અભિનય કેવી આપણે વિરાજ કરે કરે તમારે શું થાય છે જે માણસ ને અર્ચન આવે છે જ્ઞાન જ્ઞાન વગર ભક્તિ ના થાય ભક્તિ જ પરિણામ છે પરિણામ છે બધા જગતભાઈ ઘર માં એવું ચાલે ભક્તિ એસે તો જ્ઞાન છે આપડે શું કહ્યું ભક્તિ એ તો પરિણામ છે માટે જ્ઞાન છે તરત બીજો પોતા માન્યતા ફેરવાકો થાય એટલે ચારી વચ્ચે આજવાની આપણે નક્કી કર્યું છે વાંકા નહી છે બંધાઈ કરું કશું એમના તમે ગમે વાત ખોટું છે રાજીપ ના ગમે તને એટલો ખુશ હોય તો મને શું વાંધો એ પોતે સમજીને કરતા હોય તો મને શું વાંધો છૂટ્યા જ આપીને જલેબી લાગતા બધા નાસ્તા ગમે તે કરતા હું જોવા આવતો આ લોકો શું શું નાસ્તો કરો છો અને શ્રમિક માર્ગ તપાસ કરે જુઓ અમુક સિવાય ની હો બીજું કઈ ના આવે માર્ગ ખરું નહીં માર્ગ માં નાસ્તો જોવા જોવાનું કેટલાય નહીં કાયદામાં જીત હોય છે આત્મા ભૂલી જાય આત્મા ને ભૂલી જાય કહ્યું આત્મા સચોડો વસરાય દીધો આ લોકો વસરાવાનું પૂજગાર આપડે મહત્વ ના આપી મહત્વ ત્યાં કોઈ ને કઈ વસ્તુ પર આપી પરમ વિનય આપડો ધર્મ બસ જેટલાક નાની પુરુષો થયેલા ની એ બધા દિલ ઠરાવ થયેલા બધા બરાુકાલ બરાબર દિલ તાકો ચક્ર મને પુસ્તક બધા વાંચતા મારે બુદ્ધિશાળી થયેલો રાખતો નથી બધા બી બુદ્ધિ મનુષ્ય કલ્યાણ માટે ખારો ઝેર દર જેવો લાગતો હતો કડવો ઝેર જેવો ખારો દવ જેવો એવો લાગતો હતો પ્રકૃતિ ઉગ્રતી પ્રકૃતિ ઉગ્રતી બાર નીકળ્યો હતો બ્રાહ્મણ વેજ્ઞ કરતા અને વેદ ની ઉપર મોટો બકરો રાખેલો બકરો આવું આવું જ આવે એવું વ્યવસ્થિત કામ ગોઠવેલો એને જવાનું તમારે થઈ જોવા માં આવ્યું અને બકરો ઉભો રાખેલો જોયું એટલે સમજી ગયો બ્રાહ્મણ નાખી બઉ દયાલુ માસ થયો એ ના થાય એ બ્રાહ્મણ શા માટે આ બિચારા બકરા ને તમે રાકે શાસ્ત્રો માં લખેલું છે શાસ્ત્ર શાસ્ત્ર માં શું લખેલું છે બલિ તરીકે આજનો ઉપયોગ થઈ શકે બલિ તરીકે આજે બકરા ને આજ કે આને બીજો જવાબ તો ના આપ્યો એમાં બકરા ને કે શું લાભ કરે બે રહે એના કરતા તમારા હોય નાખવાગે જાય બીજા જો માર્યો માર્યો મારું આવું બોલ્યો આદા થી બોલે ખાવા જોઈ લે શું થાય આવું બને ઇન્દ્રમ થઈ ને બાકી ખાય પછી મચીદા કરીને જતો વાત માં વાંધો પડ્યો છે આમાં બે ચાર મુસલમાન મળ્યા ને હાલ બેરા અલ્લા બી બેરા કે ભૂમર દેવીના પગમાં જોજેલ લકાયો હે હા તે અલ્લા સુણ છે કે તે હા તું આમ મોદર બેલીને ભૂગારો જો દે વાંગ ફુકાર બોલે દે દે બસ માર્યો તે અલ્લા કુચ બેરા હે કે તે દેવીના પગમાં જોજેલ હોય તો હબળે છે એવા અલ્લા તે કુચ દેના છે તે મો આ ભૂમ કરી મેલો છે માં હવે એ કબીરાનો ન્યાય છે કે ન્યાય છે એ લોકો તો એમ જ સમજે નહિ કારણ કે એ લોકો સ્વાસ્થ થયો અંદર એ લોકો તો એમ જ સમજે ને હું તું સાચું સમજે કોણ મુસલમાનો ખરું કરે એમ કાયદે છે મુસલમાન બાબતો કરે ને હા તો અલચે નહિ ના પોઈએ કેવી રીતે નહી તો એમના આવડે એટલા બધા ગાઢ હોય છે ત્યારે કેટલા બધા ગાઢ આવડેલું અને અંગ્રેજો કેવું શાંતિ મુસ્લિમ બધાનું અગર કેવું અને આપડે શું મૂર્તિ નો વાગી વાગી ચડાવી હોય ત્યારે આગળ આંગી ઉપર જો મૂર્તિ ઉપર જાય એ આંગી ને કે આંગી બરોબર છે ભગવાન કોઈ તેથી એ લોકો નાગા મૂક્યા બગી ને જોતા નથી ખુદ ભગવાન જે છે નાગા બેઠાયા સારા લોકો કેસે ના વાગી બાગી સાથે એમનો એવો ભાવ છે પેલા નો એવો ભાવ છે આ બધું બધા દરેક જગ્યા એ શરૂઆત છે પસ્તાવાની શરૂઆત હા કે અંગ્રેજો ની શરૂઆત પસ્તાવા થાય એ ત્યાંથી પસ્તાવ કરતા મુસ્લિમ હોય એ કરવાનું આજ અમે બધું પસ્તાવો કહીએ પસ્તાવો પચાસ પચાસ અને આપડે શું કે ક્રમણ થયું અતિક્રમણ થયું માટે બે અતિક્રમણ વ્યવહાર માં જોઈએ તેના કરતા વિષય થઈ ગયો મને લાગતો તને પૂછવાનું આત્મા દડ્યા પછી કોણ માથાપોડી કરે કોણ તારે રેસે આખો આત્મા નું દાદા રહે છે બાકી દાદા રહે છે કે દાદા એ સ્ત્રીઓ સ્ત્રીઓ દાદા બધા રહેશે તમારા પ્રકૃતિ કેવી છે તે પોતે ના જાણતો એ તો કેટલો તો ઉડાયો જ છું બાજુ છે પણ આટલો તો ઉડાયો જ છું હું જ છું છું નગીનદાર હો શું મોટા નગીનદાર